બેકાર વધારે થઈ ગયા છે કે બધા બેકાર થઈ ગયા છે બેકારી બઉ છે સખત બેકારી છે બધા ભણે છે ને આટલું ભણ્યા પણ બધા બેકાર બૌ છે બેકારી વધારે છે આકડા પ્રમાણે દર વર્ષે ચાલીસ લાખ જે છે આજની સમસ્યા એવી છે करती है सौ करोड़ सौ कर ब्या, करोड़ તો દાદા આકડા ઉપર થી લોકો અભ્યાસ કરી તારોની કાઢેલી આંકડા જેવું છે અને ઓગણીસ વર્ષે પાંચ ફૂટ પૂરો થયો એટલે પાંચ વર્ષ માં ત્રીસ કરોડ ની વસ્તી હતી ઓગણીસ માં ત્રીસ કરોડ ની વસ્તી હતી આજે આપડાસ કરોડ કે ત્રીસ કરોડ આજે પાસઠ કરોડ ઓગણીસો સદી સુધી વસ્તી વધારો બઉ ઓછો હતો ઓગણીસો ઓગણીસો ઓગણીસ મી સદી સુધી વસ્તી વધારો બહુ ઓછો હતો પ્રમાણ 12 12 15 ગણતરી નથી જગત ચાલતું આ કેલ્ક્યુલેશન નથી આ મેટિક નથી બુ ખેલ નથી આ જગત હારી વૃદ્ધિ ના દિન છે શું છે હારી સાહેબ હારી ત્યાં વૃદ્ધિ થઈ જાય થાય તૈયારી થઈ વસ્તી વધારવા માટે એક થિયરી છે કે વસ્તી બઉ વધી જાય તો આવું કુદરતી આફતો ને બધું આવી જાય એકદમ ઘટી જાય ના એટલે હા અત્યારે અનંત અનંત ગુણ વૃદ્ધ વૃદ્ધિ થઈ છે અનંત ગુણ વૃદ્ધિ થઈ છે કેવી થઈ છે અનંત ગુણ વૃદ્ધિ અનંત ગુણ વૃદ્ધિ વૃદ્ધિ પછી સંખ્યાત ગુણ હાનિ હશે પછી અનંત ગુણ આનંદ ભાગ હાનિ આવશે ભરકેલી છે બિચારી અને પાછા બે હજાર માં શું થઈ શકે શું ખેચે અવું કોતળા જગત નું છે તે કોઈ એ આવી ફિલોફી લખવી ના જોઈએ ના લખવું જોઈએ છોકરો આ રીતે વધ્યો પાંચ વર્ષ નો હાજે કેટલો બરાબર જગત હાનિ રસી ના એવું બધું ખાલી ભડકાટ છે ખાલી આ બધું આકડા ભડકાટ ખરે દેખાડે છે આ લોકો ને કેમ ઠંડક થાય એવું બોલું છું હું શું કઉ છુ તમારા બાપો કોઈ પ્રિય નથી એવું કઈ કરું છું ભાઈ નીકળી ભાઈ રાખવા જેવા દેખાતો કેવું ભાઈ કેવો કેવો ભગવાન ભગવાન સ્વયં સિદ્ધ ભગવાન છે આપડે તો સ્વયં ભગવાન છે ભગવાન ના બનાવેલા નહી આ તો પોતાનું પ્રોજેક્ટ દુનિયા <mallee> નથી <mallee> <mallee> <mallee> બધા તો આપની પાસે આવી ના શકે તમારે કેવું ભાવના ખર્ચો દુનિયા ના આવું થવું જોઈએ ભાવના ખર્ચો ભવિષ્ય માટે આપતા પુત્રો કે પુત્રીઓ જેને આપો આપવા માટે દુનિયા માં મોકલવાના છો વ્યવસ્થા કરવાની છે દરેક દરેક મારા ભણાવે ભરી દેવાનું એટલે ભાઈ ભાઈ સંસાર નિકાલ લઈ નાખે એક જ વર્ષ નું એના કોર્ષ એનું એ છે ભાવના અને એમાં બધું ઈચ્છાઓ બહુ છે પછી ભગવાન આપતો પુત્ર જ્ઞાન આપી શકવાની શક્તિ ધરાવશે પછી હરકત તો ના નથી પણ આ શું કરવું તરફ શુક્રવાર બેસી ખરા શુક્રવાર બેસી ખાય કે મોટા મોટા માણસ પૂછે આમ કરતું કે ભાવના કઉ છે ભાવના માં બીજુ પ્રભાવ હાથમાં પાંચ લાખ વાળા નો પ્રભાવ પાડ્યો હતો દ્રષ્ટિ મારે પેલું પાસે દ્રષ્ટિ થઈ ગઈ ને તમે વિવેકાનંદર એમ કેતા કે મને શાક નથી કેતા મળી જાય તો આખી દુનિયામાં હું સ્વર્ગ લાવીશ નથી કેતા તૈયાર થવાના છે ના એવું હોય તો કરી શકાય એવા પાછળથી આપડી પાસે સેંકડો નથી કહેતા છે શું નથી નહી તો કઈ આપડા હિંમત બી જહેર બી જેવા હોય કે હિંમત જહેર બી બહુ કામ કરે છે આખા સત્યના સત્યનારાયણ સંઘ નું માથે લઈ ને બઉ કામ કર બઉ ક્રાંતિકારી માણસ છે મુંબઈ માં બઉ ખબર લોકો પાછળ નથી પડતા તે અને ધર્મ રસ્તે ચડે નહીં અમુક માણસો છે ભીડા માં આવીને છોડવા પડે ને પોતાની ઈચ્છા ના હોય આવે પોતાની ઈચ્છા ના હોય છતાં દાદા પાસે આવે એટલે આવવાની આગળ થોડા કરું તારે ડિપ્રેશન આવે નઈ આનંદ આવે છે છોડું ને ડિપ્રેશન ના આવે ને એ બી સમજણ પાડી છોડાવે ડિપ્રેશન આવી જ ગયડા માં શું કે આશ્ચર્ય ના થાય તમારે કેવા મળે તો મને આશ્ચર્ય થાય કહીએમ કે શું બે દે બે ત્રણ પુષ્ટિ હાલનાર સમય પડતો ડિપ્રેશન આગ્રહ એવું ચાલતું પડશે દોષ નીકળતો જાય બીજાને કઈ નુકસાન ના કરે પણ બીજા પોતાનું સુખ પડે ને આપડે શું નુકસાન થાય હું આને તો ઈડા તો ખાઈ લેજે હોય બીજું કશું ના ખાતો પછી મન છે ને આવું તો આમ થોડુંક નબળું પડી જાય કે નઈ મળતું તો ઈંડા ખાઈ લઈશું એવું મનમાં આવે પોતાના પછી નાખે બરાબર વચ્ચે આજ્ઞાની એજન્સી ચાલે बाकी नागो नूर रहिए हाँ जी सहयोग एक नयी है दृश्य से आप પછી એને કોઈ પશુ રહે તો એમ બોલે આમ છે તેમ છે બધી બોલે જોઈ આગળ સવારે ગ્રાયક થાય નેજા કરો હનુમા બેઠા એટલે કઢાઈ માં તેલ મૂક્યું ને એના જેવું એવું થઈ જાય બધું દુનિયાના સલાસ થઈ જાય અને મન જળ છે જડ છે નક્કી થાય છે તે મનમાં થાય છે તે બુદ્ધિ માં થાય છે આજે થાય છે नक्की था था मन मैं बुद्धि मन, मन ने तो मन तो विचारू तो ढीलू के बुद्धि बुद्धि बुद्धि छूटे तंत्र में आया बस બુદ્ધિ ની કામોમાં છે આત્મા બુદ્ધિના કામમાં છે અરે અહંકાર અહંકાર બુદ્ધિના કામોમાં બુદ્ધિના કામોમાં બધા નિર્ણય નિર્ણય લેવાના બુદ્ધિ ના હતા તે નિર્ણય પરથી આપડે સમજી શકીએ કે આ નિર્ણય વાંકા લેશે એટલે જાણો કે વાંચી બુદ્ધિ થઈ છે માટે આ નુકસાન થવાનું થયું ખબર પડે આપણને પહેલે ખબર પડે જે બુ અવરું દેખાડ્યા કરે બધું સજાણું કે આપડે નુકસાન નુકસાન ના પાસે ચાલ્યા છીએ અવરું દેખાડે સજવાનું કે સારા દે ખદે નથી એ बैक टू माइंड से लेकर एक्जेक्ट एक्जेक्टली यानी मेरे से आ गए अभी वेवरिंग माइंड से पण इफेक्ट माइंड अच्छा ये वेवरिंग माइंड छे वेवरिंग माइंड छे ए तो इफेक्टिव हो छे बतू रिसर्च वेवरिंग के ने बतू मजबूत मन होते इफेक्टिव વ્યગ્રતા એ મન નહી એકાગ્રતા તે મન નહી મન નતા એકાગ્રતા કરે મન વ્યતા જોઈ લી કે ક્યારે જોઈને કેટલા વાગ આમરા થોડાક વર્ષ પેલા થઈ ગયું ખલાસ દાદા નું જ્ઞાન પછી દેખાશે थोड़ो वो दिखा क्या शुरुआत में घाट फूटे है, तो जरा ज्ञान हाजर थे विखेरा जाए ज्ञान हाजर थे दुख ना થાય નારાજ થઇ જાય ને અમારું દુઃખ થયા પછી એક નારાજ થાય લગભગ નથી થઈ હે સામે વાળા સાથે બહુ અધરામ થતી નથી અત્રમાન સતી નથી જાજી બિલકુલ સતી જ નથી અત્રમાન ફ્લાસ અત્રમાન ફ્લાસ મત એવું નહી કેલેજ આત્રમાન આવક એટલે બીજું તો બહુ મોટી હતી યાદને તો થાય મેં કને નહીં ધ્યાન હજર થાય ને એટલા મે અજ્ઞા હજર થાય ને એટલા મેરે તો બહુ ભરે છે જ્ઞાન હાજર થઈ જતું હોય તો કેટલું પેલા પેલા જયારે જ્ઞાન લીધું આજ થી છ વર્ષ પેલા આપની ઘરે આવતો ત્યારે ચીકણો અને કૃષ્ણ ભગવાન કેવી રેતું હશે આટલા બધા તોફાન પણ કૃષ્ણ ભગવાન ને કેમ રેતું હશે ને બધું થાય આમ ઘડી જોતા દોડી જાય પાછું વિચાર આવ્યો જવા દીધો નથી ને આ જવા દીધો પછી પેલા તો કઈ જતો મને એમ લાગે છે કે રામચંદ્ર ભગવાન ની કમ્પેરિઝન માં કૃષ્ણ ભગવાન જ્ઞાને કરી આગળ હતા કૃષ્ણ ભગવાન આગળ હતા જ્ઞાને કરીને કૃષ્ણ ભગવાન જ્ઞાને કરીને રામચંદ્રની કમ્પેરીઝન માગળ હતા કાંતરાજી રામચંદ્રજી જોડેની કમ્પેરીઝનમાં કૃષ્ણ ભગવાન જ્ઞાને કરીને આગળ હતા રામચંદ્ર પણ મોક્ષે ગયા ને એ ભલે મોક્ષે ગયા લાલી તરીકા તો આ જ વૈરાગ્ય હતા આપો એટલે એ પેલા અમે બ્લૂમી અને નાયની સીધી એટલે એ એ વાસુદેવને ભઈ કહેવાય રાને જ્ઞાન માં એ જે જ્ઞાની થઈને પણ પહેલા પહેલા મોક્ષે જતા રહ્યા અને આ પછી તીર્થંકર થાય છે એટલે એમાં એમના ભાવ કામ કરે છે એ મોક્ષે ગયા જીર્થંકર થાય છે એવું કહી જ્ઞાન તો એ જ્ઞાની પાછી ज्ञानी भाव अल्याण खाए तो सारे कई भाव लगे हमेशा ज्ञा लगे ज्ञाने लगन बदार लगे રામજીને લવુ નઈ દેલું ને એમને ભલા એવું ના કહેવાય કે રામચંદ્રજીને વૈરાગ આવી ગયું બહુ વૈરાગ આવી ગયું આ જોઈને બધું એમને સહન ના થઈયું આ બધું એવું ના કહે કે રામચંદ્રજીને વૈરાગ આવી ગયું આ બધું સહન ના થઈયું સાચું થશે અલા અમે બધે છે અને કૃષ્ણ ભગવાન કહે છે બધું નહોતું રામજીને અંતે बस नहीं छोक हवा में नहीं करिए ફરી વખતે હોય પડે ફરી વખતે આવે પંદર પડે હોય તો બધી આવે પછી બધું ખરા ઉઠાડ ધક્કો માર્યો ખાડા એ ચાલી પછી પરંપરા જ્ઞાન ના જાય અનુભવ બધા ગમે એવો મોટો અનુભવ ભૂલી જ જાય અજ્ઞાન થી બાંધેલી હતી અને જ્ઞાન ના પ્રકાશ માં છોડવાની છે અને પ્રકાશ પડે તો પ્રકાશ પડે ત્યારે આજે મન જે કોલે એ બધું પેલા ના જ્ઞાન નું હતું એટલે અજ્ઞાન નું હતું એટલે લગભગ બધું અજ્ઞાન જ ફૂટે ને એટલે એને દરેક વખતે જ્ઞાન થી જે માલ ભર્યો હતો તે ફૂટે બરોબર ગયા હતા છોકરાઓ જોડે ભાઈ બંધુ જો એક બાળક પછી બે દા બે તમ ધીમે ધીમે મનમાં થાય ખાતું કઈ ખાત એમ કઈ નથી જ્ઞાન થયેલું છે ને એ ગાંઠ ફૂટે જેમ જેમ ખાતા જાય આગ્રહ વધતો જાય ગાંઠો વધારે પડતી જાય આપણે ગાંઠો આ બધા આપડી છે ને અભિપ્રાય થી ગાંઠ પડે ભગવાન નું આપેલું છે ભગવાન ક્યાંથી લાવે ને એમ પણ મન થયા મન તો છે એ લોકો ભગવાન કોઈ માને છે मन ला ला लोभ क्रोध विषय बदाड़न रह आ ज्ञान नव प्रकाश में पेल बढ़ूज होगा પણ અમુક તો નવું બંધે ને અમુક મારા નિમિત્તે પણ કઈક જગત નું કલ્યાણ થાવ આ ભાવ નું કઈક કોઝ મૂકે છે ને ના એ તો આ ભાવ નિમિત્ત બનવું પહેલા નું છે ને પુત્ર વિચારો કરેલા જ હશે ગાંઠે પડે છે જોડે લાયેલા જાયેલા જ છે આ તો હોય જ નહીં નવો વિચાર લે આ બધું જૂનું જ છે જૂનું બધું નવો વિચાર હોય ને વિચાર એ વસ્તુ એ રીતે કે નવો એ ના હોય 50 50 50 આજ ફોણો હો હો વર્ષ હતું એવું હતું એ ઉદત હતું એ થાય તૈયાર વિચાર એ 50 50 વર્ષનું સમજુને યાર આ વાત સમજઈ નહિ તરત આ બધા બરાબર વિચાર દે છે તે પાછળ ના છે અને સંજોગ મળતા ફૂટી નીકળે છે પણ અમુક તો જન્મથી રહ્યા આપણે જન્મ્યા મનમાં પણ એમ કાળ પાક મનમાં બધું પણ ભૂલ ના બંધ પછી એની બધા જીવણી એમ ના આવી જાય ભૂલ તો બાંધે જ કરેલા નથી ના ના ના ત્યાર પછી પાસે દીધું પહેણવાની વાત આ નથી પરલા જુ ગાડી ના પ્રકાશ કેવો છે બધું ઓગાળી નાખે જાગ્રત રહેતો પોતે સંસારમાં ઘડિયાળો લોકો આપડા મહાત્મા સુધી બાર સુધી ક્યાં સુધી જશે એવું છે ને કે એમાં ના આવે સીધા માણસો ને લાઇટ માં ના આવે પણ બઉ ઊંચા માણસો બહુ સારું જ્ઞાન લોકો આક્રમ જ્ઞાન જ એવું છે પણ બહુ માણસો છે બહુ સુંદર થઈ ગયું બધા થઈ જયારે કશી અટ નથી ચાલીસ પચાસ રૂપિયા પૈસા બધા સંજોગો બી એવા ભેગા થયેલા છે ને अंगूठो अड़े मैंने दादा ने मल्य दिवस ज्ञान अपेलू दादा शू केव है कशु खबर भी नहीं हजे આ અંગૂઠો આવડ્યો ને તેની જગત કલ્યાણ શબ્દ નહીં ને અંદર કશું બોલવા માંડ્યું કલ્યાણ કલ્યાણ કલ્યાણ એટલે મને સાહેબ અંગૂઠા દરેક ને કશું આપી દે છે એટલે તેની જ્ઞાન લીધા પછી અંદર એવું પિક્ચર દેખાતું હતું કે બધે જવું પડશે બધે ફરવું પડશે ને આ જ્ઞાન ફેલાવવું પડશે ને એવું હજી દાદા ને બે જ દિવસ પહેલા અને એટલે આ અંગુઠા કશુંક વિધિ કરી આપે છે દાદા બે જોડે બે પછી પેલું ના સા પેલું થોડું પેલો પેલા મનમાં કઈ આપણે ઈચ્છા જઈએ થાય થાય ત્યારે દ બોલતા કે નિશ્ચય ને વ્યવહાર સારું રાગદેશ ગયા બધું રા થાય જુદી જુદી અવસ્થાઓ વખતે જ્ઞાન નો પ્રકાશ જુદો જુદો રે છે કેટલીક વખત एकदम ओ एक के आधार एक आधार के आधार